વધારે વધારે સત્સંગ જરાકુમાર બે જોખી દઉં ચાકી દઉં યાદ આજ્ઞા આજ્ઞા પડે નહીં એટલે બધું યાદગીરી સુધી જાય તમામ પ્રકાર યાદગીરી એ છે ના કેવાય નઈ આપણે શું સમજવું શું સમજવાનું વધારે આનંદ થાય ચેલો પુલ સારી ચેલા વધી જાય હા હા એટલે એવું દુનિયા ની અંતર હોય છે એમનો એક સામાન્ય પ્રશ્ન એ કે આ મારું ગામ બહુ પછાત છે એનો ઉત્કર્ષ થાય એનો માણસો ઘણા દુઃખી છે એનો ઉત્કર્ષ થાય એવો એક રસ્તો આપ બતાવો અને મોટા ભાગના વસ્તી પટેલ છે પછાત કોમ છે પણ પટેલો માં બહુ ઓછું છે મારે અહિયાં પોતે છું દાદા ભગવાન પ્રગટ થયા છે ચૌદ દુઃખ નો નાદ પ્રગટ થયો છે જે રૂપ આખા નાદ બેઠેલો પ્રગટ થઈ ગયેલો છે બઉ મોટી સમજાઈ આ કાળમાં ભગવાન સૌરી તરીકે થવું સંપૂર્ણ થઈ શકે ને એટલે થોડોક સાચો જ રહે મારે ત્યાં સત્સંગ ચાલે સ્વામિનારાયણ નું મંદિર માં સ્કૂલ માં સત્સંગ કરાવું છું તમે તો આત્મા નો અવાજ બહાર નીકળી જતો આપડે ગુજરાય ને અને આ વૈજ્ઞાનિક છે એક જ વાક્ય બોલાથી રોકડું ફળ મળે આત્મા નો અવાજ બહાર નીકળે એ બધું અંદર સ્પર્શી ના નીકળે બધું આત્મા પોતાના અવાજ ના હોય પણ આત્માને સ્પર્શી નીકળે ને એટલે ફળ આપે મળે પણ દાદા ભગવાન પ્રગટ થયા છે કે ચૌદ લોક નો નાદ પ્રગટ થયેલો છે અને થ્રી હંડ્રેડ સિક્સટી ડિગ્રી મારી પેન્સો છપ્પન નમસ્કાર કરું દાદા બગવાન ભગવાન નું નમસ્કાર કરું બીજા નમસ્કાર કરતો ઘરો શું કશો વાંધો એ દાદા ભગવાન ત્યાં બેઠો નથી મારે થયું નથી આ લોકો કે મારું નાની નું પણ તો બહુ હાઈ લેવલ હોય આ કોણ તમારી વાત કરે છે એટલે દાદા બાબા વાત નહિ કરતા કોણ વાત કરે છે પુરુષ જ્ઞાની પુરુષ વાત નહી કરતા આપણે આગળ વાત કરે છે मलकी वाली जगत मे जी मलकी वी बदकी वगैरह આ વકીલો કોર્ટ માં ફેકે રાખે છે थे, तो एक शब्द एक वक्य जवाबदारी बोलव हो तो अर्धो कलाक विचार कर विचार कर बोला जो ठेके रखे तैयार थे हाँ पेपर तेरह लगे नवी तेरह लगे तैयार थे हंड्रेड परसेंट करेक्ट कर પણ જ્યાં સુધી હંકાર જાય નઈ ત્યાં સુધી હું બોલ્યો બોલ્યા રે અને પછી જવાય એવું બોલે મારાથી બોલી જવાયું કે છે એવું બોલે કોણ બોલે છે ત્યાં ત્યાં કરો એટલે જયારે આવજો મારી પાસે બરોબર છે ઘૂંસવાડો પસંદ પડતો ધંધા ભલે કરો ધંધા ને વાંધો ધંધા તમને બંધ નથી આવ્યો કે છોકરા જોડિયા પહેરણ આવો તો એનો વાંધો નથી પણ ગુસવાડામાં નીકળી જાવ છે ને ક્યાં આગળ સંતોષ છે તમારો બે કિલોમીટર ખરીદ ને સૂટ ખરીદ ને એટલી સેવા નથી પૈસા ભેગા કરતા છે ને બંને થાય ને બંને થઈ શકે ને બંને થાય સ્વાર્થ ને પરમાર્ક બંને થાય વાતો ના આવે સિટી માં હોય તો ભાઈ લે લે ને જો લાખ જગ્યા ના થાય તો ભરી આવતા નકામ એવું એવું ભેગું કરવાથી શું ફાયદો છે એવું બહુ ભેગું કરવાથી પણ શું ફાયદો છે એવું ભેગું કરવા ભેગું કરવાની વૃત્તિ નથી મારી એવી તમારા છે તમારામાં પ્રગટ થયા છે મનુષ્ય મનુષ્ય અવતાર છે મોક્ષ છે એ વાત તો ચોક્કસ છે એ વાત ચોક્કસ છે મોક્ષ છે મોક્ષ અઘરું છે એમાં અઘરું તો ખરું અઘરું તો ખરું જ નહીં ડોક્ટર થવું અઘરું કે દેવાથી દેવું વધારે અઘરું છે પોતે નથી એ થવું અઘરું છે એ થવું અઘરું નથી હા શું તમે દેવતો જો દેવાથી થવું હેલો તમે ડા નથી પછી વામ્યો ના હોય તો કોઈ નો રસ્તો જ પડે નઈ વામ્યો પણ હોય જા પડ્યું આગળ નથી મળતા એટલે અઘરું થઈ ગયું છે હમેશા એ તો અઘરું હોય ને એટલે જયારે દેવ થવા ને ઈચ્છા થાય આવજો આ તો બધું થતા આવડીશ તમે ખબર નથી ને ના સહેલું છે પણ આ અનુભમ્યો જ ના હોય દુનિયામાં ખુબ ખરો અનુભમ્યો બે પાંચ હજાર વર્ષે દસ વર્ષે ખરો આવે ત્યારે દસો જડી ને ખબર પડે બિદાર્થ બિદ્યાર્થી આનું આ ઉપાધ્યા ચિંતા મટી જાય તો જો ચિંતા મટે તો જોયા હતા ના ખબર પડે એવું બી ધારા થી એકદમ છ મહિના રાહ નહી જોવાની છ મહિને રાહ જોતો હોય તો રાખી જાય એમ તો पे है, वो है. मारी चिंता बन मु चिंता छूटवील चिंता छूटवील चिंता से मुश्किल चिंता छूटी मुश्किल તમને લાગે ચિંતા મુશ્કેલ છે કૃષ્ણ ભગવાન કહ્યું ચિંતને શું કરે કૃષ્ણ ને કરવું હોય લોક શું કહે છે સાહેબ કરાવિંતા કરવી પડે ગામના સગા સાહેબ આશીર્વાદ બાર બંદી સારી બતાજી માં દદી માં કરાયો છે ના ખાવે કરાય નહીં વારને તો વાર કઈ જઈ નહીં વારને તો વાગણે તો મનસા સાકરી ખાય ને કઈ જાય બિલકુલ નહી ખાસ નહી આ ચાદર એટલે રેસમી ચાદર એટલું જ લોક સંજ્ઞા થી બધું બધા મોટા કરનાર ખરું એને સંદાસન જવું પડે જવું પડે રાજા હોય એને જવું પડે ડાબી ન જાય ચાલુ થઈ જાય કેમનું છે દાદા કોલમ પોલ હે આ કોલમ પોલ કેમ ની એની દાનત બઉ ચોખી ને બરાબર બન શ્રી નકી કરે કે આમ જાવું છે ને પછી બીજી રીતમાં ગાજમેર ને નહીં જંદરમાં જ ગામે લાગું નહીં એટલે એક બારી રાખ ને એટલે બારી રાખો નહીં પણ બધો માલ ભરે નહીં રહી જાય રહી ગયા એ તે ડાકન વાણિયા ભેજના દેલા તો બળાજીએ ચનેઈ દર્સુ કરી લીએ પાકાીરી ઠરવા માંડે એ બધું મુરખમાં ઠરવા માંડ્યું મળવા છે ને ત્યાં બહુ થઈ ગયું સ્કૂલ માં ભણતા હોય ને પછી પિકનિક ગોઠવાય જા ખરું બધું આ બધું ભણેલા ખરા બધું ખોલેલું ચિરેલું બધું ખરું પણ આવી દિ નહીં વધ સરપડે કર્યું फर्स्ट एमबीबीएस मगजन करोड़ वे काणु हो का सोय ना करोड़ज्जु एम की छीन भिन करनी देड़ो रो जीवत बेभान थी गये एम पी ए का स्नायु काो होदय के बीजो स्नायु જોડે આખી ત્યારે તો કરવું પડે તો બિલકુલ કરવું પડે છે છૂટકો નઈ ને એવું હોય સ્કૂલ માં આપે ને હવે હા સાયન્સ વિજ્ઞાન ના લીધા હોય તો સ્કૂલ આપે રેટિંગ લાગને આ લેイク ક્લાર્ક જે હાથ દોળા બરોબર તો પેટ કે ગેસ ઘણી દે ના પડે કે ડાલતું તો મિનિટ પોસ્ટપોર્ટમ જોવાયલો ખાસ એના માટે મારી સહેલું છે ને ને પાણી બેજિન દે તો અમાર નામ તો સહેલું છે દાદા થોડી વાગરી જવાની પોસ્ટમોર્ટમ જોઈએ કે ગમે તે જોઈએ એટલે ગાંઠો જોઈએ જ્ઞાન થયું બધું દેખાડશે સંઘર્ષ થયા કરે સંઘર્ષ સંઘર્ષ થાય છે જ્ઞાન જોઈ બધું ગામ થયું સવાર માં આકર્ષણ લાગે એમાં મન બધા બધા આપડવા માંગીએ બાજુ કરવા માંગે એ બાજુ મહાદ નાખે આપડા પ્રમાણ ચાલે એટલો વખત એનું માનવાનું અને દેહ ની બાજુ નહી માનવાનું નહી તો મનકાતું તાકાત સર મૂક છું ખરો વિઝન મૂકે છે ખરા ફ્રીઝન મૂકે છે ખરા એમ ખુશ થઈ ગયા આવું વિચારે નહી આવે લોકો આવે જ નહી પણ આવો વિચાર હા એવો વિચાર આવો પોબલ જ નથી પોસિબલ જ નથી તમે ધરાવ કર્યો ત્યારે પોસિબલ જ નહી समझण फ તમને એમ ભાસ થઈ ગયો કઈક છે પછી આપશે તો પૂરું થઈ ગયું રામાયણ પૂરું થઈ જાય शब्द अरे समझण मै शब्द ना शब्द ना कहो ना तो भाषा ना शब्द ना, है ना है। લાગે એક જ જાત્ર શું ક્યાં છે શબ્દ માં તે આ નોલે એટલું જ આત્મા એ શબ્દ શબ્દ નથી તો એના ગુણો એ શબ્દ છે છે એ ગુણો જોડે બધા એક બે ગુણ જો શબ્દ જોડે અધ્યાત્મ જ નથી ને એવું કઉ છે બધું ઉજ્જવળ જેવું ચડી બેઠા જનતા ભાવ હા લોકો ચડી બેઠા છે એના કરતા એનું નામ કેવાયન બધું છે ધંધા રોજગાર ધંધા રોજગાર મંદિર માં આવતા આવતા મારે ચાલુ કરવું પછી અત્યારે છે કે ને પછી ભગવતો બોલી છ આવે એને પણ ના કરવો એટલે વિચારવું આને આટલું બધું ચાલે છે શું ચાલે અમે તો સારી સ્થાપના સારી કરી શરૂઆત સાયકોલોજી જોઈએ જોયે ને અને ભ્રાંતિ બાદ નો ધર્મ જોઈએ ગ્રાંતિ બાદ નો સ્વતંત્ર બનાવે કેવો હોય એ લૌકિક ના હોય અલૌકિકતા હોય નથી બીજા બધા ધર્મો છે ને બધું કલા આ તારા બહુ બધું મને સારું થાય ચોખટ તો ભાઈ ને ભલે સ્ત્રીઓ નીચે પણ ધમસ્તુરે કઈક તો ધ્રમકી રેત રહી છે ને કેવું એટલે રસ્તો તો સારો છે ને બીજે બધાદુ કૃષ્ણ તમે તોડી દો પ્રગટ આવે છે પ્રગટ ની પાસે કલ્યાણ ની ચાલુ કે આ પ્રગટ મા પછી આ સાત્રીજી મારે પછી એવું છે ગાંધી પછી વારસદાર છે ને વૈષ્ણવ આપડા બધા વારસદાર છે ને આ કહે છે કે અમારો પ્રગટ માર્ગ નો ચાલુ રાખે કેટલા જ મત બીજું ખરી રીતે પ્રગટ માર્ગ જ ચાલુ છે સાડા ચાર વાગે તમને કેટલા પોતા કેવા નહી કોઈ કોઈ પછી આપેલી ને લે એટલું કે જે સંસ્કારી સંસ્કારી જન્મ હતા જન્મ પામે એટલે આપણને એમ લાગે કે આ ડિગ માં આવું છે પણ જન્મ જ એવો પામે યોગ વ્રસ્ત નો નિયમ જ હોય બધા છે જન્મ એવું કેમ જન્મ થતો હશે ખબર તો એવું થાય ઘડી માં આમતી અમુક જગ્યા એ થાય કે જ્યાં કોઈ આંગળી પણ ના કરી શકે આ તો આગળ કરનાર જ કરે આ તો કોઈ ગામડા નાગરી કરનાર ના હોય તો લોકો સાંભળ્યા ના મને કોઈ કહેવાની હિંમત ના કરે તમને જ નહીં આવી જ હવે પછી બહુ રહ્યું નથી ડાયરી પેલા બહુ લોકો માં એવું બસ આ ભાઈ એને દેખાય છે વળી દેખાય તમને ખબર પડે અમને ના પડે તમને બધું પડે દુનિયા કોઈ માણસો આખું બધું પિક્ચર પડી જાય મારા અંદર કે આ માણસ કેવો છે ના એટલે બધું લઈ ને આવ્યો બધું સામાન બધું લઈને આવ્યો ડિઝાઇન ડિઝાઇન બધું લઈને આવ્યો ગપુ હતું છે આ આ તો તૈયાર માલ તમે તૈયાર બેગ નું કે પચીસ પણ નો સીરો બનાવ્યો હતો પીપળામાં એવું ચૂક્યું એવી જગ્યાએ નથી ને એ ના ભોગવતા માસ ના હોય કેવી રીતે ખબર પડે ક્રેજ કરેલું છે લક્ષ્મી નો વ્યવહાર થાય થાય વ્યવહારની પાછળ ધર્મ અને લક્ષ્મી રહી અને વ્યવહાર નીતિ હોય લક્ષ્મી છે નહી શું છે વ્યવહાર માં નીતિ છે એ પેલા નીતિ પાયેલી આ નીતિ છે ઊંચાઈ છે પેલાની નીતિ ત્યાં પુણે ભેગી થઈ છે અને ફરી પાછી નીતિ પડે છે ફરી આગળ આગળ આ બધું તૈયારી થઈ ગયું આજની નીતિ ને પૈસા નથી આજની નીતિ ને પછી આવશે બાકી હતું હોલેન્ડ માં ગયા હોલેન્ડ ડોક્ટર એવું કે છે કે રિટાયર તો થવાય ધંધા વાળા ડોક્ટર એવું કે છે કે ધંધા વાળા થવાય જ નહીં બધામાં અપવાજ નથી અપવાજ તો બહુ વસ્તુ આપડેલ ભેગા થઈ જેલ ચેપિંગ પછી પૈસા થશે ને મારે કરવું નથી હું નિમિત્ત કરતા હોય ના થાય હું તો નિમિત્ત તમારો ભાઈ બંધ મને કઈ આમાં ખબર પડે નઈ ગુચવાડો આવે તો તમે કહો પણ ઘૂંચવા નીકળી જવું જોઈએ ને તમારો તો એ રીતે નીકળી ગયો આમ જ છે જો આમ દેખ્યુંડો ના રે નહી તો ઉઘાડી માં કેવું આમ જ છે કેટલી જગ્યા દર્શન કર્યા છો તમે રાજા કઈ વળી નહી નઈ દર્શન કરેલા બધા નકામો ગયા પાણી ગયા બધા જે દર્શન થી જાય તે દર્શન દર્શન કહેવાય બાકી બીજી આપડા લોકો શાંતિ થી કરે બધા દર્શન કરી આવે દર્શન કરી શું આનો દર્શન કરી